આપે બેસી શાંતિ હોય તો એટલે વાતચીત કરો આપડે કઈ સત્સંગ ખુલાસના તમામ તમામ ખુલાસા પૂછાય વર્લ્ડ ની ઓબરવેટરી ડોક્ટર મનના ફૂલ ડોક્ટર એટલે જે કામ કરવું હોય તે કરાવી લેજો વિધાઉટ એની ચાર્જ બાદ નહીં એટલે જે કઈ પૂછવું બધું મનના ખુલાસા કરો મન વશ કરવું હોય તો વસ્ત કરી જે કરવું હોય તો તમારે કદું પૂછવું નથી મારા ભાઈ આવ્યો હમણાં દાંત નું ખોલે છે દાદા એટલે આશીર્વાદ આપજો પણ ખરેખર તમે અરવિંદ રાણા છે તમે કોણ છે ના જાણ વેપાર ચાલે છે તમે શા ડે છે અરવિંદ પાસ થયો આમ તો છે તે અરવિંદ ને કે તમારી અક્કલ નથી એટલે તમે તમે પકડી લો છો જીવાતમા હો જીવાતમા પકડે તમે તો અરવિંદ થઈને ફરો છો અને જીવાત્મા તમારે થોડું ઘણું રહે છે કે નથી રેતું કઈ ફાયદો થયો કે ના થયો આ તો નિરંતર સમાધિ રહેવું જ્ઞાન અપાધિ સમાધિ રહેવું જ્ઞાન પ્રાપ્ત થાય નાના બેન જોર્જીયા ફોન કરાય લઈ ગ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 કોણ કોને પૈણે છે ના જાણવું જોઈએ તમને ખુબ યાદ કરો ને બધું તમે કોણ છે ભગવાન ક્યાં રહેતા છે ભગવાન નો <laughs> હા ડેન્ટ્રી હોય તો ઉદ્ધાર કરવાનો આખું વર્લ્ડ ચિંતામાં પડ્યું છે શું ઉદ્ધાર કરવા એ તો કર્યો જો ભગવાન જો કર્યો હોય ઉદ્ધાર તો એ ચિંતા બધા લોકો એટલે ભગવાન નથી કર્યું આવું ભગવાન આલા હોય નહીં ભગવાન તો દેવા ભગવાન જ હોય એ ઉદ્ધાર એ જીર્ણોધાર્યું કશું કરે નહીં શું કર્યું ને જીર્ણોધારે આપણે કરવાનું ઉદ્ધારે આપણે કરવાનું ધીસ ઇઝ અવર રિસ્પોન્સિબિલિટી નોટ હીઝ રિસ્પોન્સિબિલિટી તમે લા જોઈ લો પછી મહારાજ એવું એને એવું વડિયા કરતો તું એમ કર ને તું એને કહે તું રાજા છે રાજા કે શું માટે તારું પ્રોજેકશન છે આ બધું ભગવાને હાથ ગયો નથી ભગવાન ની હાજરી થી ચાલે છે અને પ્યોર સોલ રૂપે રહ્યા છે પોતે શું કહ્યું અને ઇમ્પ્યોરિટી બધી તારી અને પ્યો એમની તમે સમજ પડી ને ભગવાને આ જગત કેટલા કેટલા વર્ષમાં થઈને ક્રિએટ કર્યું છે આબજો પાર્ટનરશીપ હશે કે એકલા હશે ઇન કોર્પોરેશન હશે એકલા તો થાય નહીં એકલો સી રીત એટલે કેટલા ભાગીદાર હશે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 વર્લ્ડ ઇઝ ધી પધલ ઇટ સેલ્ફ પધલ થયેલું શું કરું વિજ્ઞાન થી બહુ થયેલું છે કે જેમ ટુ એચ ટુ એચ ને ઓ ઉપર ભેગા થાય તો પાણી બનાવવા કોઈ બેકર ને જરૂર ખરી પાણી બનાવનાર બેકરની જરૂર ખરી ટુ એચ ને o ભેગા થઈ જાય ઉપર ટુ એત ને ઓ પરમાણુ ભેગા થાય તો પછી પાણી મેકરની જરૂર ખરી એટલે આપણે વિજ્ઞાનથી જ ચાલી રહી ચાલી પછી સાયન્ટિસ્ટ મેં કહ્યું મેં તું કહું છું કે અમે સત્ય માનીએ કે ભાઈ કોલેજ ક્રિએટર એને ક્રિએટ કર્યું એમ માનીએ અમે તો કઈ સાલ કર્યું કે શાલ મને ખબર નથી ગે છે સર બિગિનિંગ તો થયું છે કે બિગીનિંગ તો ઘણા કારણ કે બિગિનિંગ થાય ના આવે તેના તો અનાદિ અનંદ છે કેવું છે હવેલું આપણા શાસ્ત્રકારો કહ્યું છે કે અનાદિ અનંત છે હું હવેલું તમે હવેલું અનાદિ અનંદ તમે એટલે આ અનાદિ છે એટલે એવર છે એમાં ક્રિએટ કરવાની જરૂર જ ક્યારે નથી ક્રિએટર નથી આગળ તમારો બેઠા તમને દેખાય તને દેખાય મેખાય ભગવાન તને ભગવાન મારો તમે તો કે છે કે મારામાં જે ઇમ્પ્યોરિટી છે એ મને ભગવાન આપીને ભગવાન શું આપે એમ પણ હોય કે તો કેમ ની રે છે આ લાઈટ છે અંધાર નહી દેખાતું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 સાચું તો જાણવું જોઈએ ના જાણું જોઈએ સાચું વિજ્ઞાન અને આપડો આત્મા કબૂલ કરે એવું હોવું જોઈએ કેવું હોવું જોઈએ અને તેથી અફળી મળ્યા છે ને ભગવાન ને નહીં ઓળખવાથી એ ભળી મળ્યા છે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 એ મહેનત કરે ને એ તો બધું લોકોએ હું હા સમજણ ના પડે એટલે પછી હું તમને આવું કહું એના કરે આ બધા સંતો બનતો બધો એ કંઈથી આ સમજાય વસ્તુ હોત તો હિમાલયમાં જવું ના પડત ને કેટલા આવતા પછી બવા થયા પડે કશું વળે સાચી વસ્તુનું ચા સમજ આવી છે ફેક્ટ વસ્તુ જ આવી છે ભગવાન એક ગાઈડિંગ ફોર્સ છે કોઈ આજ છે કે તે છે એવું નહીં પણ એક ગાઈડિંગ ફોર્સ છે આપણને માર્ગદર્શન આપે એવું એક ફોર્સ છે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 હા એ બધું અંધી પાડ્યું પૂછો કે હું ચોર કેવી રીતે થયો હું ફરણ કેવી રીતે થયો તમે જ ગયા છો સોલ એમ સોલ શું કરું તમને તમને આ ચોરોની વસ્તુ બહુ ગમતી હતી એટલે પછી મનમાં એમ થયું ડોલન હતા એટલે મનમાં એમ થયું કંઈક લાગતો તો લઈ લેવા દેમ એટલે તમે તમારી મેહરેજ તમારા બોહ ને આ બધું થયા છો ભગવાન જો કરે તો હી ઇઝ રિસ્પોન્સિબલ હું તો તાકામ જોડા વખતે ભગવાન માં છોકરું હાલ્યું એટલે હું આ કઈ હાલ્યું હોત પછી શું કરે મરી જાય ત્યાં લોકો પાછા ભગવાન મારો છોકરો મારી નાખે એટલે હું એવું ભગવાન ભગવાન કર્યું એક સેકન્ડ પણ જો તમે સમજો તો તમારે આનંદ હોય આ તો ગપે ગપ્પા આ બધા ગપ્પા મારાથી દાડો ભરે કે આપણે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 તમે આથી જ એક પણ કામ કર્યું હોય મને કહો તો આપણે પુરવાર કરીએ શું કર્યું મેં તો નથી કર્યું ચેન્જ કરવા માટે માથાકુર કરે પણ કોઈનું ચેન્જ થઈ રહ્યું નથી ને કોઈને વડા પર દિવાર ગયું નથી કૃષ્ણ ભગવાન માનતા હોય તો કૃષ્ણ ભગવાન સમજવી પડે આપણે અમુક પાર્ટમાં તો કંટ્રોલ કરી શકીએ એમ શું કર્યું છે કંટ્રોલ હોય ડાયટ દુખતી હોય કંટ્રોલ કરવા મે વર્લ્ડ માં કોઈ જન્મ્યો નથી તંદા જવાની શક્તિ નથી વાનમાં કોઈ ઉપાય હોય તો તમે શું કંટ્રોલ કરો તો વિચાર તો કરો जरा આું કેમ ચાલે છે શું આ કંટ્રોલ ક્યારે થાય હુ આર યુ એ તમે જાણો ત્યાર પછી આતે તમે એ જંત્રા નહીં પછી સીધું ના પાસો ફિઝિકલ લાઈફ ને સ્પિરિચ્યુઅલ લાઈફ મિક્સ કરો તો ક્લેશ થાય એમ તમે એમ કહે છે કે ફિઝિકલ લાઈફ અને રિયલ લાઈફ એને તમે ક્લેશ કરો પોતાની શક્તિ ચાલતું નથી પણ બીજી શક્તિ એટલે ટોપ છે મેં પુસ્તક માં લખ્યું સમજાવી કઈ શક્તિ રીતના ચાલી રહ્યું છે ઊંઘવાની શક્તિ હોય ઉઠવાની શક્તિ હોય ખાવાની શક્તિ હોય તો શક્તિ હોય તો કો સંદાસવાની શક્તિ હોય તો કો નાહવાની શક્તિ હોય તો કો અહીં આવવાની શક્તિ હોય તો કો તમારું કઈ શક્તિ છે કો મને પછી તમે કશું કરી શકો ને કેવી રીતે કરી શકો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 તો મારે એમને કહેવું પડ્યું તમારે પગ કરતા હતા કે તમે કરતા હતા એવું બોલો પગ કરતા હોય તો તમે કરતા કરતા હોય એનું ભોન થયું બધું હું તો કંડાસ આ બધું સાયન્ટિફિક આ બધું ભેગું થાય બ્રેન સારું હોય તો કામ થાય મેં આ સારું હોય તમે અહીં સી રીતે આવો પગાર અથડી મોટર સી આવો તે શું તમારી શક્તિ છે વર્લ્ડમાં કોઈમાં એવો જન્મ્યો છે જેના સર એ તો પાર્લામેન્ટરી પદ્ધતિ કેવાય શું એને હું કરું છું કેમ કે તમે સમજવું ને આ બધું હાથ સારું હોય ફણું સારું હોય વાંખ્યો સારી હોય દોત લુપતા ના હોય સારું આપણું કાર્ય કેમ તમને થોડું સમજાવવામાં મારું કેવાનું સમજણ પડે તો આગળ વધો નહીં મને કઈ એવું નથી જો પગ સારા પગનું નામ જોશું તો પછી તું કરતો નથી આ પગ હારા હોય આ બધું બધું હારું હોય તો મારે થાય તમે કરતા નથી શું કહ્યું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 પોતાનું સેલ્ફ નું રિયલાઇઝ કર્યા સિવાય પોતાની જાતને કોને માને છે મીનિંગ લેસ વાતો કરી તમને થોડું સમજાય ના સમજાય તો જવાય પેલું ઘણા ઘણા પેલું માનેલું ને એટલે વચીન તો મોટો પડે એટલે ઘણા કારણ આપડે માનેલું હોય પડે એટલે તમારે કાળ ઘણા માણસો ગુજરી એક માણસ મેં કહ્યું તમારું નામ ને હાર અરવિંદ કેમ લાલગડી પૂછપછ હું અરવિંદ છું ને મેં પણ ખરેખર અંધી ખરેખર જ છું ત્યારે નામ મારું નામ કેવાય ને તમે જો મારું નામ બોલો છો તો મારું ત્યાં ઘડિયાળ મારું છે એમ કે ઘડિયાળ જુદા નહીં જુદા જુદા જુદા એ મને શંકા પડી ગઈ આવે કે શંકા માં શંકા પાડવા કર્યું પડ્યું આ શંકા પડે તો હાતી વાત જડે શંકા ના પડે વાત શું ઝડપે એટલે શંકા પાડવા માટે આ તમને એવું કરીએ સમજવે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 તમારો પ્રગટ થયેલો નથી ને આ પ્રગટ થયેલો છે માર ગપે ગપ પણ તમે કેવો એ એ જાગે જાગે જાગે બદલે બદલાઈને આખા દેખાશે દેવ હોય ને છે ચિંતા એક ચિંતા થાય મારી બે લાખ ડોલર નું આવું મળજ કઈ સાથે રસ્તે જઈએ તો હું કઈ ભગવાન નથી કે કરતા નથી શું કયું આ દુનિયામાં ક્યારેય પણ ન ઉત્પન્ન થાય એવી વસ્તુ અપૂર્વ વસ્તુ ઉત્પન્ન થઈ છે આમ અક્રમ વિજ્ઞાન ગુરુ તો આપણું કામ કાઢી લેજો શું કહ્યું મને નહીં ઇમ્પોસિબલ વસ્તુ પોસિબલ થઈ પડી છે તો ભગવાનની કૃપાથી નહીં લોકોના પુણ્ય જાગ્ર છે શું થયું ભગવાનની કૃપા તો કાહ્યામાં રહે છે કાહ્યામાં કહી દાડે કહો હા ચોર ઉપર હરકી કૃપા અને પેલા ઉપર હરકી કૃપા ગટર ઉપર આ ગટરો છે ને તેની ઉપર હરકી કૃપા મેની ની અને પાણી આવે છે તેની ઉપર હરકી કૃપા મેની ની મેં બે ની કૃપા હોય ને એ ગટરો ઉપર ઓછી કૃપા હોય તો આ ગટરો છે આતો લુચરા એ ગટરો છે અને પેલા સહુકારે દાન આપનારા એ બધા છે પેલા આ પાણી છે બે ની ઉપર બોલાવે આ બેવું બઉ મુશ્કેલ થયું અને ઘણા કારણું માનેલું ને એકદમ કેમ કરી મોટો બ્લોક વાગી જાય એક માણસ મને કે મને હું અરવિંદ નથી આ તમે આ પૂછ્યું મને આવા શંકા પડી ગઈ હવે મારે શંકા પાડવી હતી કશો વાંધો નહીં એનું હું કરી લીધો શું કહ્યું તમે અરવિંદભાઈ છો પછી જ્ઞાન આપી તમે અરવિંદ રીતે નહીં વ્યવહાર જે કરવો ને એના માટે અરવિંદભાઈ અને ખરી નિશ્ચયથી તમે આ છો શું કહ્યું બાય રિલેટિવ એને પછી એકસો દિવસ સળગી ગયો એટલે ચિંતા થાય ઉપાધિસ પચાસ હજાર પછાદ આવીલા જો બીજા કોઈ લેવાના આવશે બે વખત ત્રણ વખત એક વખત નહી કોણ બોલ્યો પેલો ગોડો ને ગોડો ભરીવાજે મારી પાસે સિલેક્ટ નથી પછી મીઠો લાગે છે બે ચાર દિવસ થી કેવાની હતી પણ એટલે મીઠો લાગે મીઠો લાગવા જેવી વસ્તુ છે મને પોતાનું નથી આવ્યો લાગતો તો પછી મારા હાથ ડાબી આલે છે હા હાથ દુખશે ડાબી આલીશ કેટલી મિત્ર તમને શું ન્યાય લાગે આ ડાયો થયો નહી થયો થયો કે નહી થયો તમને કેવું લાગે ભાડો થયો ડાયો થયો તાર પછી હું ભગવાન બનાવું છું માથ શું બનાવું છું નબળીઓ બધી છે તે ભગવાન થઈ ગયે શું અને તમે ભગવાન જ છો પણ જ્યાં સુધી વાંચરાઓ છે ભૌતિક સુખોની ઈચ્છાઓ છે ત્યાં સુધી તમે બંધાયેલા છો એ ઊચા હું તમારી આપું અને સાચા સુખ ઈચ્છા બતાવું ત્યાર તમે ભગવાન થઈ જાઓ શું ભાઈ સમજાય તમને ના પણ હું કરી આપીશ તમારે મને મારી પર તમને એમ લાગે કે દાદા જોડે બે ચાર કલાક બેફામ વાંધો નથી તો મને કહેજો તો બે બે ચાર કલાક કરી આપીશ ચાર કલાક હું છેતરી લેવાનો છું ના છ મહિનામાં છેતરી લઉં તમે તે પૈસા તો લેવાના નથી પહેલી ડિપોઝિટ લેવાની નથી મારે પૈસો લેવાનો પછી નહીં લેવાનો એમ કંઈ છેતરી દેવા નથી ને તો વાંધો છો તમે ચાર કલાક બે જો હોય તો અનુકૂળ આવે તો અમારો શબ્દ તમને એમ લાગે કે કંઈ કયો વાંધો નથી તો તમે બેસજો સેફ થાય લાગતો હોય અનસેફ લાગતો હોય ના બેસજો નબળી જતી રહેતી ભગવાન થાય કે ના થાય પોતે નબળે લીધેલા આજીવાતમાં છે અને દુનિયામાં બધા માંથી નબળાઈ નીકળી જાય તો શું થાય હે બધા માંથી જો નબળાઈ નીકળી જાય થાય મોટો વિચાર બઉ ફળદ્રુપ વિચાર કેવાય વિચાર ફળદ્રુપ એક વાર નથી નીકળે નહીં નીકળે પણ બધામાં નહી હો નીકળે આ તો આ કઈ કુદરતી રીતે મારે ભાગે આવ્યો અને કઈ કુદરતી દીવો હળગી ગયો હળગી ગયો આ તો હોતું જ નથી કોઈ દાડે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 તમારું અપમાન કરો મને ખોટું સમજતા નઈ શીખવા જ આવેલો છે જાણવા માટે આવ્યો ચાર કલાક દાદા એમનું કેવું એમ છે કે બધા અહીંયા આટલા લોકો આવેલા છે અને આટલા લોકોને લાભ થાય પછી એમાંથી બીજા લોકો ને લાભ થાય પછી એનાથી વધારે લાભ થાય तो यू अशक्य के बद बी सके एवं अशक्य के सारा ना थी सके बदा थाय बदला जाए था तो कोई थैर नहीं આપડે કઈ તમારે તમારે સાચું સુખ જોમે છે તેલું નથી તો થાય એ કે બધાને આ દેખાતું શું ગમે તું એ અમે છોડવા ત્યાં નથી આજ એ દેખાય છે કોને ઊંઘાય છે જીવે દેખાય એ સુખ છોડવા ત્યાં નથી એને પછી આ થાય કેવી રીતે એ લોકો કેમ ના કેમ છે ભાન થાય એવું છે ને આપડે હું કોણ છું જાણતા જાણતા આપણે નીકળ્યા તે આપણે કયું સુધી આવ્યા કે પુનર્જન્મ સમજતા સુધી આયો એ લોકો પુનર્જન્મ સમજી રહ્યા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 ભય તો સાધુ સાચા ભગવાન એટલે ભય જવો જોઈએ પછી અમારે તો ચાર કલાક આવો ને અમારે ભાઈ ભાઈ બધું નીકળી જાય શું કરે અને નબળીઓ શન થાય એ નહી થાય બધા તો ના થયું પણ અમુક અમુક નબળી હોવી જ જોઈએ રેવી જોઈએ દાદા હોય છે નબળાઈ છે ને એમ નબળાઈ જઈએ એમ કેવો એટલે ઓકે પૈસા કમાવાની કોઈ એમ્બિશન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 જુદી જાતનું કેવું છે ેશ